था तू बोल जो तो मैं लेके जाऊं मु कहूं चाहिए मेरे बारी से आज बताओ बोल जो ये रूम में सुवा के जाए जा जी जी रूम में सुवा के जाए जी जी रूम में सुवा के जाओ वाले वाले हां नंबर 2 ये तो आप लोग हमें तो है ना ना ના પડી ગયા છે ના સમજણ પડી પલંગ જોડે ठीक है मैं दे दूंगा अपना जो बॉई वाली बात है ये अपना फोटो खींच लिया है नहीं है सेल्फ नहीं है तो बात दाई तो हुआ है उसी जो तू गेट यू नीड टू क्वाइट स्टेडी माइंड फॉर ना ऐसे आशु कर दो ना वैसे कति लेवन देन कितना रखो तुम्हारे काम करने जरूरत नहीं मैनेज रहे से ખેલા વખતે જ્ઞાન લેવું હતું તો આજે તાલ બેઠો નહી સંત ના વાક્યો કરી શકે એમ એટલે આ તો સંત થી આગળ છે બેધારી પરમાત્મા બે ધારી પરમાત્મા સંતો સત્પુરુષ બે માં બી ના દે અને સત્પુર ભગવાન જ કહેવાય માપી દે બધું એટલું પણ સત્પુરુષ ના ભલે ત્યાં સુધી સંતો નું સેવન કરવું જોઈએ સૂર્ય તો એવું છે ને બરોબર હા તો ધંધાહાર આપેલ છે લાઈફ રોફ માં આવી જશેના પહેલા ઓવા મળ્યા દાદા જુએ છે કે રોફ મારશે કે નહી એટલે બધા જોવા છે કે રોફ મારશે કે નહીં બીજો કઈ હિસાબ નઈ આવે એટલે નિર્ભય છે ને બેસવા માં આવે અને સવારના પર માં કેવું કે બે પાંચ વાક્ય બોલો ભાઈ આ જગત માં કોઈ જીવ નું કિંચિત માત્ર પણ દુઃખ ના હોય એવું પાંચ વાક્ય બોલી બહાર નહીં કરવું ધર્મે શું બોલીને પાંચ વાક્ય કોઈ જીવ નું કિંચિત માત્ર દુઃખ મારાથી ના હો શું ભાઈ દુઃખ એવું બોલી ને નહીં કરવું આ બોલામ કઈ જાય છે આપડે બોલ્યા જવાબ છૂટ્યા બોલશો અરે પછી ભૂલે છુ આવી નીચે મારે ના રે વિજ્ઞાન આ તો ડાયવર્જન રોડ વ્યવસાય જાય છે તો પછી થઈ જવું આપડે ના ખાવ તો આવ્યો મહેમાન ગમતો ના હોય નઈ મહેમાન આવ્યો એક દાડો રે તમ તમને ટકે જવાનું આગળ તો મુંબઈ બસાઈમ હોય અંત પાંચ જણ ગયા સાડા અગિયાર ચંદુલાલ ચંદુલાલ બાય નું ઉગાડો ચંદુલાલ સાઈડો મેઘાડે આવો સીતારો કે ના રે પણ હું અહીં પહોંચ્યો અને પછી કેછા કેવું ચંદુલાલ ધ્યાન રોતે ધ્યાન થયા અત્યારે બધા કોઈ અપમાન કર્યું કે ચાળો ટપ થઈ ગયો અપમાન કરી ગયું એટલે અપમાન કરે એની મારફત થયો એની મારફત થયો આપણો હિસાબ સોરી નો ધંધો કરવાનો જે નક્કી કર્યો હોય તેને કુદરત શું કે આ હજુ કાપી દે કેમ તુનાગાર છે બે હાજર તમારો બૂટ કોઈ ના પગ ઉપર પડ્યો આપડે જતો રહેતો નથી જોડે બધા કર્મ છે ને એ કર્મ અને એને હું લઈ જાય છે બંધન માં આની જોડે જે કર્મ છે આપ મારે જોડે લઈ જાય ત્યારે આ બેટરીઓ પેલી ડિસ્ચાર્જ થઈ આ નવી ચાર્જ થાય છે હવે ચાર્જ થતી અટકી ડિસ્ચાર્જ એકલી થશે ધંધો ધંધા બંધા બધું સરળ થશે આવે તો આ બેનો જમવાનું બનાવે ને તે હા ઉંચાયા કરી જ્ઞાન મળ્યા પછી જાય જાગૃતિ તમારા આશીર્વાદ છે એટલે બધું થશે સાંજે આશીર્વાદ કોનો સાચો પડે क्षक प्रका प्रका है प्रकार स्त्री नीचार जो आशीर्वाद थे बाकी आज आशीर्वाद गुस्सा करतु એમને પૂછો તમારો મેળવેલા આશીર્વાદ માં માણસ ની જે સમૃદ્ધિ થાય સમૃદ્ધિ થાય એ આશીર્વાદ લોકો આશીર્વાદ થી જે અમને સમૃદ્ધિ થાય એ સમૃદ્ધિ લોકો માં વેચવાની નહીં તમે નહીં અમારી જાત તમારી ના લો પણ આપવાનું છે રસ્તો તમારે આપડા મહાત્મા શેખાય છે ત્યાં આગળ ત્યાં તમને ત્રીસ લાગે એ આપવા પાંચ વાગ્યા અને એમની કૃપા થી આ મારી મારી કૃપા આવીને એ ડેરા એ ડેરાશન થાય તો જોડે જોડે કૃષ્ણ ભગવાન ડેરાસર જોડે આ બાજુ મહાદેવજી ગણપતિ પછી અહિયાં અંબાજી માતાજી વર્લ્ડ ના કલ્યાણ માટે થવાનું એટલે આપડે એમાં ફૂલ નહીં એક વેવો શબ્દ વધુ હોય તો કારણ કે નહી તો એ ઘટર બધું રહેશે ઘટનો કામ લાગે ઘરું પાંચ હજાર પછી ફ્રી હોય બિલકુલ અરે નહિ તો કુદરત લોકોને દુખી હોય તેને કઈ આપજો વિચાર ખાવાનું ખવડાવજો દવા લયા છે આપડી પાંચ છે કાલે બધી વાત પૂરું થઈ ગયું છે ચાલો એક પગાર આપવો પાંચ વર્ષ અને વેપાર ગયો નફો હોય તો જ આપવાનો એક પગાર આપવાનું એક હું ક્યાં બોલ તું સારી ગાડી મારું બસ સ્ટેન્ડ જગ્યા નથી જગ્યા નથી કઈ કામ તો થવું છે કામ નહી થવું છે બાકી ભીખ ભીખ ભીખ છૂટતી નથી જો ભીખ છૂટે ભગવાન થાય કોઈ ચીજ જોઈતી નથી ઘણ થતી આમ વાત પર એટલે સૂર્ય થજો હવે હા મોક્ષ જવું સારું આશીર્વાદ છે તમારા આશીર્વાદ એટલે This will bring the woosh one shape. Wow, all these roomers are my yelled as by Thank you so much Oh God's weakness, thank you I'm неё My Yasin This will give you all my ability When I saw the whole tim ça I thought સુરત ના દેશને થયું એટલે સુરત ના લોકો સંિત છે એ હિસાબે બધાને આક્ષેપ થઈ કરવું પડ્યું એટલે કામરેજ સુરત ના રોડ હાઈવે ઉપર મૂર્તિ નો કેટલા બધા થાય કે હાઈવે ઉપર જાય તો દસમી મૂર્તિ નો થાય કારણ બાર ફૂટ ને એક ઇંચ ની મૂર્તિ બાર ફૂટ ને એક ઇંચ ની મૂર્તિ જેનું વજન પંદર ટન વીસ ટન મૂર્તિ છે વજન કલ્યાણકારી છે દાદાજી અગિયાર વાગ્યા ભોજન લાવે હજુ ઉંમર નાની છે છોતેર વર્ષ એટલે કઈ વધારે વર્ષ ના કે અમારા માટે યસ દાદા હજુ તમારે તો હજુ દસ વર્ષ અહીંયા આવ્યા રાખવાનું છે આ રીતે જય દાદા અગિયાર વાગ્યા પછી આ બધા બાકી છે એટલે બધા જમીનો પછી સત્સંગ કરી કોઈ ખસતું નથી ત્યાં બધા ચાલિત છે બે જાવ છે ને છોકરા છે છોકરા છે દાદા ધીમો કરવું છે મજા ઘણા વખતી ભાવના પૂરી થઈ બેન કે તમારી ભાવના હતી તમે ભૂમિ અમેરિકા ઇન્ડિયા માં જન્મ્યા બાવીસ માં દાદા ના દર્શન અમેરિકા માં છે અમેરિકા આવ્યા દાદા દાદા દર્શન કરવા માટે અમેરિકા આવ્યું ભારત માં આર્યભૂમિ માંથી છોડી અનાર્ય માં આવીને અહિયાં તમારા દર્શન કરવા પહેરા આ જાત નું ધ્યાન પૂછ્યો નહીં આવે એમને પૂછો દેવગતિ માં જાય તો અહીં માં જાય છે જાનવરો કરમ છૂટ્યા જ કરે એ બાંધે ને બાંધી ના શકે એમને એમના ઈ ગોઈ જેમ હોય પણ ડિસ્ચાર્જ હોય હમણાં માં ચાર્જ ને ડિસ્ચાર્જ બંને ઈ આવું વિચારી દઉં તો કોઈ નઈ ને આસન કેમ પાછી ને બેસન એટલે બતી કરો ભાઈનું પૂછવું છે જમીન પર કેમ નઈ બેસે આસન કેમ પાથરે તો એ ના બારું છે કે આતે જ જ ધ્યાન કરવું હોય ને તો તું ક્યાં બેહે તો ધ્યાન થાતું થાય નહી તો કોણ જે કોકરા ગુસતાય નથી થાય મારું નામ હે કન્ફર્મેશન છે ધ્યાન પોચેમ દે કોઈ ચટાઈ પાસે છે કેમ બનાવે એમ મુસલમાનો ચાદર પાત્ર મુસલમાનો સાદડી ના આવે છે એક મુકીને પછી કાંઠ ખોતે નઈ બી જય સચીદાસ જાઉં છું ચાલો ના કે હવે બહુ જેવું વસ્તુ રહ્યું રહ્યું નથી મદદ કરવી એ આવ્યું છે લલિતભાઈ કે છે કે મોહ જેવું રહ્યું નથી પણ લોકોને મદદ કરવી ના મોહ તો સ્ત્રીઓ માં વધારો કઈ નવી જાત નું દેખાજ મુદે જાય લેવાનું મન થઈ જાય ને આવશ્યક વસ્તુ ગુલાબના ફૂલ દાંત દાદા એ ખાવી દેલું આપડે तेरे शैलेष गुलाबना फूल ला लाइन ते तो तेज करने ललित्ल वाले बिचारा करव जो आप जुदू करोक उम्र ना तो हरको कार्य करता है तो नाटा फेर छोर નાના છોકરા રમકડા રમાડતા રમાડતા આપણે ભાવ દેખાડવાનો ફૂલ આપીને ભાવ દેખાડવાનો કેટલું બારે લાવ્યો હતો દુઃખ આવ્યા હોત બાર ડોલર ખચ્યા હોત મારે બઉ ખુશ હતા દાદા ના એવું બધી બાદરામાં કોઈ કરી ના દાદા તમારી કૃપા છે ઓળખી નહી ઓળખ્યા વગર બેઠા જોઈએ મહાનજ પડી છે શાંતિ થાય અને પાંચ બંધ એટલું શાંતિ બરાબર બરાબર અને છે કીર્તિ પણ એસી સુધી જાણીએ તો એ બરાબર માટે ભાવ બગડતો જ નથી બગડી ના આવતો પણ આપડો ના બગડે બરાબર મેળવું નહી પડતું ના સમજ આવી જાય છે બે દિવસ આપણે વાત ને ફાઇલ નંબર ટુ હા બે બે દિવસ બે દિવસ ઉપર તમે તમારી સાથે વાત કરાવી તેજ વાત ત્યારે એમણે વાત કરેલી फोन पर आज फोन तो घनाटि गे <laughs> तो खर आए પછી ડાહ્યા બધા સમજી જાય દાદા એ હવે કરી નાખ્યા સાહેબ ની હા બહુ ઓપરેશન કરે બધા લોક દ્રષ્ટિ માં આવ્યા લોક દ્રષ્ટિ બહુ મોટા છે ના અમે તમારે એનાથી નાના તું ગારો બોલ વસ્તુ અહી હોય નઈ એનાથી નાના જ છીએ પગલ થઈ ગયું કઈ થયું બહુ ગમે શકું વાલી દીધી પઝલ આ પઝલ તમે પગલ નહીં હતા થાય તમે એ જ આ વાંચે પણ બહુ લોકો વાંચે વાંચે લોકો ડા વાંચવાના હતા કુચા તે નાનપુચામાં હોતો જ કપિલભાઈ ને ત્યાં કપિલભાઈ હા ભાઈ રવાર રવા કરે હાઈવે પર રવા રવા કરે ફાદર નથી ફાવતું કેમ બે જાય ને એટલે કે મારો છોકરો સુધારે છે એને માટે શું ના કરવું કે મારો છોકરો સુધારેલો કે શું ના કરું કે એવું લોકો ને કેતા મા દાદીપુરા માં ચા બસ દાદા વ્યવહાર વ્યવહાર ચા છોડી દીધી દાદા ચા છોડી દીધી કોફી તો ઓલે દિવસ છોડી દીધું દૂધ ડાક્ટર કહેવા અમદાવાદ વાળા એક જણ પાંચ લાખ રૂપિયાની જગ્યા આપવાની કઈ કચ્છ બરાબર નામ થયું એ સ્ટેશન ની ભૂમિકા ના લોકો વધુ પંચારી છે વડોદરા કરી આપીશું મેં હજુ અમદાવાદ વાર તો એમ કે મારી જેમ કઈ નું કઈ કરવું જોઈએ અમિતાભ નો કેટલા રસ્તી ઓળખો छोतेर जाम पटेल एक बार छोर उधार उम्र लगभग मार करता ना ना ना है मार करता ना ना ना ना है हाँ વધારે પડતા નહિ લાગે કારણ કે એનો કોઈ પણ ધંધામાં પડે એટલે પાંચ છ ડોલર તો ક્લોઝિંગ કોસ્ટ ને એવું તો એવું બધું થઈ જાય જે પ્રોપર્ટી આપડે વેચાતી લેવાની હોય નાનું થાય અહીંથી ત્યાં લઈ જાય તો દસ હજાર ડોલર લાખ રૂપિયા ને વધારે લાગે ભેગા હમણાં બે હજાર થયા બે હવે હા તમે ઓ તમે કયા ગામ હા એમ તો નામ मरु नाम ए जाता था रूबरू नहीं अमार भाईओ आए त्या दादा ने महिला दादाज ब मल्वा जरूर તો તે જીતુભાઈ જયારે સામે દાદા બધું ઉતર્યું પેપરવારે ન્યુયોર્ક ના પેપર વાર પહોચાડી આવ્યો ગયા કોઈ પોતે ભગી ગયો બહાર લાગશે બરાબર અંદર આખો દર આનંદ એ છે ને બસ આપડે એજ જોઈએ મન તો એવું એવું છે તેથી પેલા કબીર સાહેબ કે છે કે તીરજ ચાલ્યા નાને કુ મન મેલા ચીચો એ કચક નઈ ચાલ તે અમદાવાદ માં મકાન વકાન બધું છે કે શહેર માં છે રમેશભાઈ છે ને રમેશભાઈ છે હા દાદા ના ટાઈમ છે દાદાજી ના ટાઈમ ભાડે આપી છે હા ઉપર ભાડે છે નીચે લગભગ આઠ એક રૂમ નીચે છે અને બાજુ માં પાછું છે એટલે આઉટહાઉસ માં ઉપર આપડે રહીએ બાકી નીચે પાછું ભાડે છે આઉટહાઉસ બરાબર હજાર બારસો બાર નો પ્લોટ છે કિંમતી લઈ નહીં કારણ કે ગયું એટલે પછી નવું થાય નહીં હવે એમ પડ્યા જેવું નથી અને દરિયો ચડ્યો એટલે જ મળે પછી ઉતરે ને તારે ખબર પડે પૈસા નઈ જાતના કર્મો ભાવ કર્મ અને ધ્રવ્ય કર્મ ભાવ કર્મ એટલે ચાર્જ કર્મ અને ધ્રવ્ય કર્મ એટલે ડિસ્ચાર્જ કર્મ એટલે ડિસ્ચાર્જ થયું તેથી બંધન ના થાય ડિસ્ચાર્જ થઇ ગયું છુટી ગયા અને ચાર સા થી ચાર થાય તે બંધાય નહીં તું સમજી ગય જલ્દી નઈ પૂછે એટલે તને સમજાવ્યું હવે દ્રવ્યકર્મ એટલે શું દ્રવ્ય કર્મ સમજાવો વિગત દ્રવ્ય કર્મ એટલે શું શું કે છે દ્રવ્ય કર્મ એટલે ખાવ છો પીએ છો બીજું બધું કરે છે ને બધું જે કરો છો આખો બધું દ્રવ્ય કર્મ છે ભાવ કર્મ ચાર્ટ કર્મ એ બંધ કરી દેવા આ લોકો ને ચાર્જ થાય એક અવતાર નો મારી આજ્ઞા ભરો એટલા પૂરતો તે એક જ અવતાર પૂરતો બીજું ચાર્જ થતું નથી એટલે આ બંધન થતું નથી નવું જૂનું બંધન છૂટે છે તે કડવું મીઠું ફળ આપીને છૂટે કેવું જો પાપનું કર્મ કર્યું હોય તો પગ કરે ત્યા અને તારું પુન્યા જો આવશે બધું તે પાસે મીઠું આપશે ફળું આ તારે ભેગા કર્યા દાદા એજ મોટી કે નહી તો આ ખરું ટોણ અહિયાં આગળ મુક્તિજાયું <coughs> ના છેલ્લું પ્રોજેક્ટ વસ્તુ જ ગયા ભાવ નો ભાવ કર્મ ભાવ કરાવ કરતા આ ભાવ દ્રવ્ય કરમ અને ભાવ કરતા આવતા બરાબર છે મીઠું બધું જોઈ લેવું આપડે હાથમાં ખાતી વખતે આપડા હાથમાં નથી શું કહ્યું બનાવી પછી આપડા ખાતી વખતે ડિસ્ચાર્જ કરાય બનાવતી વખત ચાર્જ કેવાય શું કહ્યું શ કોઈ ખરાબ શબ્દો બોલીએ તે છે ડિસ્ચાર્જ ને પણ જે મનમાં એમ થાય છે આ ના બોલવું જોઈએ તે પણ ચાર્જ બોલવું છે તો પાપ ના લાગે પણ થાય કારણ કે અંદર વિચાર કે આવું ના થવું જોઈએ અને એવું પૂન પણ થાય શું કરે અજાય અજાય ન